અરે વાહ ભાઈ આજે તો પ્રથમ વાર્તા સાંભળવા આવ્યો છે ઓહો પ્રથમ ભાઈ તો રોજ વાર્તા સાંભળે છે ને કઈ आवो आवो प्रतम भाई, तुमने ससलूंदर ते छछुंदर जो आता नु नाम ससलू छर એક હતું જંગલ આ જંગલ ની અંદર એ નાનકડું હતું ને એટલે એની બધા મશ્કરી કરે એક વાર ખુબ બધો વરસાદ પડ્યો હો ભાઈ વાદળ માંથી તો વરસાદની ધારાઓ વરસે એટલું બધું પાણી વરસે એટલું બધું પાણી વરસે પાણી થઈ ગયું ખાબોચા નદીઓ થઈ વહેતી બરાબર વરસાદ પડ્યો એ ત્યારે છે ને એક સસલા એની બેનનું એ બેનનું કામ પડ્યું હો સસલાભાઈ બેનનું કામ પડ્યું પણ સંદેશો મોકલવો કેવી રીતે એવું લાગતું હતું સસલા એ શિયાળ ને પૂછ્યું મારી મદદ કરશો મારી બેન સમાચાર પહોંચાડવા છે શિયાળ ભાઈ મારી મદદ કરશો પણ શિયાળે તો ના પાડી દીધી આવા વરસાદમાં હું તારી શું મદદ કરું હવે દવાની ખબર હતી સસલા ની પણ બેન પાસે પહોંચવું કેવી રીતે દવા લાવવી કેવી રીતે બેનને ઘેર જવાય કેમનું વરસાદ આટલો બધો પડતો હતો પાણી બધે ભરાયેલું હતું સસલાએ તો વરુને પૂછ્યું વરુ વરુભાઈ મને તાવ આવે છે મારી મદદ કરશો મારી બેન પાસેથી દવા લાવવાની છે એને જ ખબર છે વરુએ કહ્યું કે હું કેવી રીતે મદદ કરું પછી તો સસલા એ જંગલી કુતરા નાનકડું છુંદર આવ્યું સસલાભાઈ પાસે અને કે સસલાભાઈ હું તમારા સમાચાર આપી આવીશ તમારા બેન હો તમે ચિંતા ના કરશો હું સમાચાર આપી આવીશ આવડું નાનું અરે તું ક્યાંક પાણીમાં તણાઈ જઈશ તો ના ભાઈ ના પણ છુંદર તો કે સસલા ભાઈ મને છે ને મને જમીન ની અંદર સાંભળી ને ખુશ થયું હા જો તને એવા રસ્તા શોધતા આવડતું હોય તો જા તું તારો રસ્તો શોધી શકતું હોય તો જા ને ભાઈ પછી તો સસલા એની વરુ તો દેખતા રહી ગયા ભાઈ કે આવડું નાનું છુંદર અને આવા વરસાદ માં ગયું એ તણાઈ નથી જતું બધાએ છછુંદર અભિનંદન આપ્યા સસલું કે બધાને આનંદ આનંદ થઈ ગયો સસલા નું બચ્ચું દવા પી બે દિવસ તો સાજુ એ થઈ ગયું હો ભાઈ હવે કોઈ છછુંદર ની કરતું નથી એને નાનું નાનું કઈ ને મ તો ભાઈ આવી હતી આ છછુંદર અને સસલા ની વાર્તા પ્રથમ ભાઈ તમને આ વાર્તા સાંભળવાની તમારા ભાઈ ને તમે તમારા ભાઈ બંધ ને બેનપણીઓને કેજો આ વાર્તા ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો